લોકો વૈવિધ્ય આવે ટકાલે ગુલાબ એટલે ગુલાબ ચંપુ એટલે ચંપુ ગુલાબ ડબરો હોય ને હોય જેમ આપણું કહતું હોય એટલે આપણે જીવી શકીએ છીએ બહાર ના વાયરસ ને ના ડિફેન્ડ કરી શકે તો આપણને બહુ સોલિડ રૂપ લાગુ પડે મળી જઈએ જે શરીર માં જાય અને આપણા શરીર માં સામે એ લોકો ચાલે યુદ્ધ તો ચાલે એમાં જો બહાર ના વાયરસ જીતી જાય તો માણસ ને મોટો રોગ થાય કાતો મરણ થાય તો એમનો પ્રશ્ન એવો છે કે એ વખતે છે તે શું કરે છે એનો પાવર શું ચૈતન્ય બસ ગયા શું થાય કે ૈતન્ય શું લેવા દેતન્ય તો ઉપાય કરે છે એવું પ્રકાશ આપણને બધા ને એવું તમને પ્રકાશ એકલો પ્રકાશ ને તમને ઠીક લાગે એ કરો તમારી જવાબદારી એક પંચા ઘટા બીજા પુરછારી પણ એને છોડી એટલી હોય છોકરા ના ભાઈ બીજા નંબર પુરસારી પણ એને એકાદ છોકરા ભાઈ બે ભાવ હોય શકે એટ એ ટાઈમ બે ભાવ હોય શકે કેટલાક લોકો મારે અઢાર થાય કવતા ને કવતા મારા ભાવ દાદા ભાવ બે ભાવ હોય થાય ખરાબ ભાવ જ્ઞાન ના હોય તો થાય ખરાબ વિચાર આવ્યો તેની હાલ વિચાર આવી ગયો પણ બંને સાથે પેરેલ ચાલતા હોય બંને એક સાથે ચાલી શકે એમ થશે એમ નહી એક એક જ સમયમાં બે વિચાર હોય શકે એમ પૂછ્યું છે એ કઈ રીતે દુઃખ પણ ભગવતું જ હોય છે તારે એક ચીજના દુઃખ વર્જન એક ચીજના એક દુઃખ પણ હોય છે એમ તો એક કઈ જાતની કર્મો હોય છે કઈ જાત નો કર્મ હોય એમ પૂછે છે એક સમયે એ સુખ ભોગવતો હોય છે ત્યારે એ જ વસ્તુ માંથી પાછો દુઃખ પણ ભોગવતો હોય છે તો એ કઈ જાત દુઃખ કરવાનું છોકરા હોય રોટિકોમેન્ટલ તો ઘરે હોય તો નંબર 2 અને છોકરા બડા બુદ્ધિના ઓળખના કહેવાય ઓળખના બુદ્ધિ ઓળખના કર્યા કરે બુદ્ધિના ઓળખના યાર પાસવર્ડ બુદ્ધિ બોલે છે સાજુ કરેને ઓળખના કમાલ જો દેરા નંબર ટાઈપ દે રાજી કરો વિજમ કેજે તમે કહ્યું કે એક છોકરો એક છોકરું ના હોય વધારે હોય મૂર્ખો ના હોય તો ધમી ની ઘરધમી કરે તો મૂર્ખો પાડે બધું બધા બધા આપ્યા ગેલી હાર કેંજાર વધી વાળી એક ઘેર મારા ઘરે છોકરા નથી એક ઘર માં ધંધા માંથી મને રાતે સુધારે આઠવા ઉડતો આથવાની તૈય હોય બે જાય છે બધા બેઠા હોય એમ બેસીને એ બધા બે જાય ને ત્યારે બાર કલાક શું કરવાનું ભાઈ પાય ને થાય ત્યાં એવું વિચાર એક રાત નો વાત એક રાત નો ભવાનું કે નાનું કહો તમે ભાઈ ને પડી રાખતા મારી તોફડ થયેલી બધી હું તોફોડ કરીને ખજી ગયો નથી મમતા કરવી ના થયા મમતા કરવી પૂરો થાય જેવી વસ્તુ નથી બધા ગામના બધા ભટકે છે તે કઈ ગાડે બધા દયા જાય બધા ગયા નજીક માં બેઠો ત સરસો દાદા બહુ ઉપયોગી થઈ જાય છે કાયમ માટે કેટલાય વર્ષ સુધી આધારે નહીં હતી હૃદય સૌત્રી ઉતરી જાય છે આ વાણી આ પછી ઉતરી જ જાય છે ચાલો છે આપડે એટલે જો ને કે આ ચેત મોટો છે એટલે ભરવા જાય તાચિયા માં પણ તાજિયા ત્યાં ઘુમતા તો પેલા એવું કઈ કહ્યું બોલ્યો ની રાજી નહી આવ્યા ત્યારે પાંચમી થઈ જાય ચાલુ હવે hai padha re ha ila a ye bol raha <laughs> hai hai padha bhi aaya hai padha hai hai padha bhi aaya hai hai bol raha hai ude ude kai padhaat ke nahi the la <laughs> badhai hai abdu hai padha tez hai hai padha hai ye de u bol raha hai kya karne de beta pe kya ho gaya એટલે હજાર હાલ આપડે પાસે બે મહિના પડી ગયા બધા થઈ ગઈ જોઈ હતી હાલ બધા ખરો એમ તમને તમારા ગામ ની છોડી નો પ્રેમ લાગે ખરો એમ શું ખરો પ્રેમ પ્રેમ લાગે તમને ગામ ની છોડી હોય તો તમને પ્રેમ થઈ જાય એમ મને મમતા જમ ખરો પણ તમે જોડે એમ કહો કે આટલા આટલી અમારા બધા બધા આવી જાય અમેરિકા તમે લઈ જાઓ પાર્કો હતો નથી હું જ્યાં જમું છું મારું હોય તેટલું જમ પાર્ક હું જમતો જ નથી જેટલું મારું હોય એટલું શું દાણા બધ બધ વાત ઉપાય ના લોકો જોડે તમારું રૂણા ખરું કે નહીં ખરું તો એટલા બધા સંસારી ઈચ્છા બધો આટલું બધું વાંચે તો કઈ ને કઈ કરી ના કરો આપડી કીધે ભરત ના મારે આવે એમ નિંદા કરવાની બંધ કરી દ્વારક ના મારા નમસ્કાર હોય દાદા ની શું પરીક્ષા કરતા વાડિયા ના ભગવાન બધા કાતા ના ભાઈ રાત પરીક્ષા કરતા આવડે જ નહીં પરીક્ષા કરતા પાછળ હું ભગવાન નથી દે મારે ભગવાન થી કોમ છે ભગવાન માં હું કઈ દીખારો નથી કામના શું કરવતા શું કરવું કલ્યાણ માટે અમારે ગયા પછી પહોંચાડતા રહેવાના છે બધા ભેગા તમે ભેગા આપનું સંપૂર્ણ સ્વરૂપ ના દર્શન જન્મ જયંતિ ગુરુ પૂર્ણિમા અને દિવાળી દિવસે થાય ત્રણ દિવસ હોય છે તો કે એ દિવાળી નું શું મહત્વ છે આપના સંપૂર્ણ દર્શન દિવાળી નું શું મહત્વ છે દિવાળી માં હશે નહીં નક્કી કહીએ ગુરુપૂર્ણ થાય છે વધારે થાય સારું અઢી લાખ વચ્ચે રાહિંગ નથી ગણપતિ આવ્યા એ બધી વાત કરવા દેતા નથી કરતા એમ નહીં કામ બીજા ગણપતિ આવેલા ગોજામાં હતા સાસુ પુત્ર કપડા બતાવ હું ક્યાં કહો છુ અધા જગ્યા છે જેમ ભાઈ ને બધા જગ્યા હોય ગાય બધા જગ્યા હોય બધે બધા જગ્યા હોય મારી પાસે બધા પાસે ફર્યા કરે મારી ગાડી મારી ગાડી મારી ગાડી પડી થઈ જાય ને ગાડી ક્યાં તેના આખરે એવું કરો કે અમે સંઘને પૈસા આપીએ સંઘ ગાડી લાવશે તે સંગ હાથે હું ક્યાં બોલું હાશે સંગ ડ્રાઈવર બાય હું ડ્રાઈવર ના પૈસા માં કઈ જ લાવું મારી બુડી બધી આપવા પડે મારી બુડી જોઈએ ના એ મૂડી છે પણ નથી હું તમને અમારી અપાઈ દેવડે હું ના કારણ કે આ યાત્રા કરવા માટે લેવું ના પણ નિયમ લીધેલો કરવા માટે નથી આપવા માટે મારા મારી થાપડ તમારે મૂકેલું પચાસ તો પાછા માગવું એ મને હાથ મિત્ર બધા બરોબર બોલા તમે આપી દાવી કારણ હું પાછામાં ગોતી ગઈ તમારી પાસે ના હોય તમને દુઃખ થાય એટલે બધું ના હોય દુઃખ થાય પાછા અને કોઈ આચના કરવી પડી જ નહીં પેલા પાસે રાખી દેવું પડ્યું નથી અમારે કેતા બધું હાથી લેવું લઈ લેવાયે દાદા ની ગુરી હાત્યા કરે ઘરે પચીસ જગ્યા હા પેપર આપેલી પચીસો ભાર આવે મહિને અરે બીજા સાંચાવન હજાર ઉપર છે પછી મારે એક વાર શું હું તું એટલા માંગું અને તું મારા હાથમાં લેવા ના પડે તો નિર્મલ લે મારો હાથમાં લાવતો જ નહીં ક્યાં આગ ઉપાડી દે પણ માધવું ના પડે એવું છે ને હા એવું ત્રણ હજાર હારી હજાર પાસે હજાર મહિને આવેલો વ્યાજ વાળો દાતા ને તેમ કરી દ્વારા વાળ જાય કાંઈ લપડું ના વર મને ગમતું નહીં કોઈ લખડું અમારા ચોપડા માં ચાર હજાર મૂળ કમાણી એની પરમટેક્સ નો હતો વકીલો હોય ને આપણો આ વકીલો આપડા વકીલે શું કર્યું વકીલે કહ્યું ભરી દે ને આમ સાય કરે આપી <laughs> કે <laughs> નિરૂલા જોડે વાય ને કઈ વાંધો ના એકલો પડી ગયો ઉભાઈ કઈ આગળ નઈ ને કુર્જી હા એ કુર્જી વાળા ને આમળી ગયા એમને આમળી લીધો મેં કહ્યું તહેવારે વિચાર <laughs> એટલે પેલું ખબર હું જોયા ગબર દીકર તો એમને કરવા મારે તો દીકલ થાય તો છે ને હાર ધીર અમ ત્યાં આવી પડ્યા બધી વચ્ચે ની પર તેર છૂટકો છે છુટકારો થવો જોઈએ વાદળો દુનિયાનો ક્રમ નથી બધું મેં કહી દઉં લોકો દુનિયા ના રાજા હું તો તારી ભાઈ કોને સુધી ગયો ભાઈ કોઈ મને જોઈ જશે કોઈ મને જોઈ જશે તને કોને સુધી વાત શું જોવાનું તારી ભાઈ સુધી છે શું જોવાનું આફ્રિકા છે જા દે કે ઓર કે દા કે કે આલા વે આલા કે જાને હું જો ઓછે દા હું જો દુબો લઈ જાને હું જો દા દેરી બર લી દેરા સાબ સાબ તો ઇ ધ્યાન મત કર મારા સપોર્ટ પર મત ધ્યાન કારણે નાગરબાગ નાગરબાગ ઓપનિંગ તમારા તમારા બહુ સારી હાલ મહિના થાય એક જગ્યા થાય તો બસ ફરી હાલ લાગતા સીધા પાંચ સાત હજાર ઉમેર્યા છે પણ ગાડી દાડી લાગશે લાગશે એટલે તમે ખબર આપીએ કે જરૂર પડી જાય નાકમાં જાય ને આપડી બસ માં અત્યારે એવું કરી ચેર કેલી છે એટલા બાદ જવા આવવા માટે રાહરી ગાડી બેસા તુગારી મારો હે ઇસમાં એક તો બે ડાકાઈ ઓર માનીઓ હે અને મને જે ડોક પર ગો બેક હેન્ડ લો છે એ તો કрте જો છે તમારું કલ્યાણ કરો હવે બસ મારું થઈ ગયેલું છે કલ્યાણ મારું થઈ ગયેલું કયું મારી જગત બહુ હાપી તમે લોકો અને કઈ હાથે છે ને ત્યાં કેટલી હાથે આવી ઘણું ઘણું હા ઘણું દાદા બધા અનુભવ લાગ્યા છે બધા અનુભવો છે દાદા દરેક પક્ષે દાદા સાંભળીએ ત્યારે નવું જ લાગે છે હે દરેક પક્ષે જયારે સાંભળીએ હા તારે આમ નવું એક વાર સાંભળતા હોય એવું લાગે મૌલિકતા લાગે છે મૌલિકતા લાગે છે આ તો કુત્રચર બધા સાધુ એ રાખે ભરચારી ને પણ ખાંસી કરેલો આવતું મારે ઉકેલું દેખાય ભાઈ ના થાય મારે ને કોક મળે આમથી ભાલે આમથી જય મિલાન જુઓ નાખી છે એ કરી રહી બાગે જઈએ લાગે છે તબિયત જોઈને દાદા કોઈને એમ ના લાગે નસો આવી ગયો કપડા કાઈ નાખે ત્યારે ખબર પડે સરસરત પ્લેન માં તકલીફ થાય છે તબિયત માં એમ સાઉથ ઇન્ડિયા થી મુસાફરી કરીને આવો ને પ્લેન માં ત્યારે કઈ અટલ પડતી છે બાળકિ હતા વર્ષ છ મને જ્ઞાન ના સો વર્ષ થયા દાદા મને વર્ષ થયા અને પાંચ વર્ષ ના વિઝા પચાસ પાંચ વર્ષ ના એક્સટેન્શન આપશે દર વર્ષ ના હોવાનો દાદા ભાતી બેન છે કે દાદા પાંચ વર્ષો લાગે નઈ ના હા બિલકુલ ના લાગે દાદા બઉ કાલે દાદા આપને જોડો ખુશ થઈ ગયેલો કે બધો થાક જ ઉતરી ગયો એવું એમ ફર્સ્ટ ક્લાસ ચબક જોઈ મારે તમે મારી પાસે સિતે હજાર છે આપી દેવા તું કાલે વાત થઈ જવું તક નાઈ ફરું કે કરી રહ્યા પછી મનમાં એ રખડી તમારે જેવું બધું તમારું જેવું છે તમારી ખુમારી દબાઈ જ નથી કે તમારાનંદ હતા ને બધા આનંદ માં હતા અંજલી મળી ગઈ આ મળીશું દાદા છોડતી વખતે બધા મારા ઇન્ડિયા જવા નીકળ્યો વખતે અમેરિકામાં જગત ને ખબર જ નથી કે આવું સાચું શું છે પોતે શું કહી દે એનો જ પોતાને ખ્યાલ જેના આધારે કહી દે આધારે જાણતો આ તો સાયન્ટિસ્ટ પૂછી કઈ તમે આધાર જો કર ભગવાને બનાવેલી વસ્તુ ને સિસ્ટમ સ્ટડી કરજો શું કે ભગવાને બનાવેલી ભગવાન બનાવતા નથી ભગવાન બનાવ્યું કેતા ભગવાન જે વસ્તુ નથી બનાવ નાય એ જડ્યું એમને તો હવે શું જવાબ આપે તમે ચાલો છોના આધારે નથી ચાલતો શું કા તમારે ત્યારે આધાર ચશ્મા છે આધાર શું આધાર છે શું કોઈ આધાર ઉપર ઉભો સર આધાર ઉપર ઉભું ભગવાન ને આશ્રિત થયેલો ભગવાન આપે તેવું કારણ કે માનતા નથી ને માનતા નથી ભગવાન ને આશ્રિત કેવાય આ જાનવરો ભગવાન ને બેની મારી સાસુ ભગવાન યાદ ક્યાં બધે કરતા છે ગયા હતા ભગવાન સમજતા કરતા કેવી છોકરા થાય ઘોડા સુ ભગવાન તને શું આપ્યું ભગવાન ને કે એમ તો ઘઉ ને ચોખા દેવું નથી ઘઉં ચોકાય ભગવાન મળ્યા છે ભગવાન ની કસારી છે માણસ ને મુક્તિ મળી જાય પછી કયા સ્વરૂપ હોય માણસ મુક્ત થઈ જાય મુક્ત જીવ હોય એ કયા સ્વરૂપ હોય માણસ ની પરિસ્થિતિ માં રે પછી માણસ ની જ પરિસ્થિતિ માં રે થાય બોરી ના હોય ત્યાં વિનાશી ચીજ ને ના હોય એમ નામ ભગવાન જેની કોઈ ચીજ વિનાશી ના હોય ક્યાં આવ્યું બે ક્ષેત્રો છે એક લોક છે લોક અને એક અલોક છે લોક એટલે લોકલો કીર્ટનુસે કીર્તન ને રૂપે એટલા ભાગને લોક કહ્યું પ્રકાશ આકાશ એટલો જ છે એને અલોક એ લોક ને આલોક ની વ્યક્તિએ સિદ્ધકેટામાં લોક અને સિદ્ધ કોઈ છ ફૂટ ના હાઈટ ના છે કોઈ સો ફૂટ ના હાઈટ ના છે ભગવાન એક નિક છે જે રીતે ભગવાન થયા એના આકાર બધું મને હિસાબ જડે એવો નથી આપણું આ ફોગ અને કૃષ્ણ ભગવાન વખત પોંચ એક હજાર વર્ષ આવ્યું હતું કૃષ્ણ ભગવાન એ બધા હજાર હજાર રચના હતા અને રામચંદ્રજી